છોડી ને અહીંયા હર્ષ થાય ત્યારે હાજર થાય હર્ષ ધરાવે બીજા બધા અજ્ઞાન શું કહે બીજા બધા અજ્ઞાન હર્ષ અને શોખે જો આધાર થાય તો બીજા બધા થાય વિજ્ઞાન અને તે જ મુખ નો હેતુ છે બધી બધી વાતમાં અનંત ભટક કર્યો છે અને જયારે જરૂર થાય તો એને જ્ઞાન આજર થતું નથી જ્ઞાન ને કરવાનું જ્ઞાન થાય છે સરસ એવું જરૂર છે એટલે જે આત્મજ્ઞાન છે તે અતોબર ની બાળક છે એટલે જે આત્મજ્ઞાન છે અક્ષરો ની બહાર છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરો ની બહાર છે પણ સર અને અક્ષર બંને ની ઉપર છે શું છે બંને ની ઉપર છે હા સર અક્ષર ઉપર જેટલા આ સર છે ને સરના માટે કઈ લઘુ પડ્યું નથી લઘુ પડ્યું અક્ષર માટે પણ અક્ષર થી ઉપર છે સર એ પછી કપાવો હતો તે મારી ના માત્ર બધા અક્ષર માં સપડાયેલા કદું ફળ આપે નઈ કઈ સંડેગાથે ખાલી ઘટે <coughs> <coughs> <coughs> <coughs> સારા ઘઉં ના મળે જીતું પા ને અવશ્ય મળું સદન ના રોકી નઈ ત્યાં સુધી મોગ તાલુકો થોડા નકા મા પૂછક લખ્યા અને ત્યાં નહીં બધું સદન કર્યા કરું શું કેસે પુસ્તકો પર બે સજીવન મૂર્તિ વખત જે કઈ પણ કરવામાં આવશે પોતે પોતાની મારે દવા મળી દબાવી ના લઈ ને પીડી જવાની સ્વાધ્યાય કરે હવે સતત જ્ઞાની ના આધારે સતન છે રોગ ના આધારે સતત ના કેવું કારણ કે સ્વાધ્યાય પણ રવિ રમત હતો રાતું કરવા જઈ જેમ તે બરોબર ચાલી ગયા ભાઈ કરો ભાઈ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 એ બધું સાધક ને મદદ કરે ખરું આત્મા શોધ કરે તો નિરંતર ને ધોરણ ભગવાને કહ્યું છે નિરંતર એટલે ધોરણ બે ચાર પાંચ કલાક હાથે લાગે કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે કરે પણ ચારે ચાર સ્વાધ્યાય કરવાનું નુકસાન નહીં સારું છે પુણ્ય બંધાય ને પુણ્ય બંધાય આપડે સારું વળે બધી વ્યવસ્થા ઉઠી વસ્તુ એમાં ભાવ જાગે કે નહિ સર છે ઓમ નમ શિવાય શ્રી કૃષ્ણ શરણમ માં એ બોલીએ તો ભાવ ભાવ જાગે કે નહીં બધું લાભકારી બને કારા ના સાફ માં જવું છે રાજા થવું મળે તો જરૂર નથી શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત હવે જે કરું શરૂઆત માં તો કઈ રાજા થવાય નહિ ને શરૂઆત માં તો રાજા કઈ થવાય નહી ને શરૂઆત માટે શું કરવું આપણી આપો આપણે કથાય નો ર કરવો છે કથાય મંદ કરવા છે તેને બધા બાકી કથા છે વિષયો ના ભૂખ્યા છે ત્યારે સ્થિતિ વધુ નથી કથાય થવું હોય કથાય ચિંચિત માત્ર દુખ ના થાય શું કહે ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ એક ઉપાધિ ના થાય એક ચિંતા આપણે મુક્તિ અનામરોપ ને શું કરતા શું કરો તમને અનામો નોટાકી શું તમને નહીં જોયું તો ભાઈ વાત અહી કચ્છ કાગ લેવા માંગીએ ને એમાં દાસરો આપડે આત્મા પરિણામમાં બેઠા હોય બાર નું નિમિત્ત બહાર નો માણસ કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને જિનગીરી થઈ જાય તો એ આત્મબળ ઓછવું કે એ આત્મબળ પર વિજય મેળવવા માટે કસાઈ થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન બળ કે આત્મબળ નો જેવું કોઈ આપડે વર્ગે છે કોઈ આપડે શાંત સ્થિર બેઠા હોય તે વખતે બહાર થી ક્રોધી આવ્યો હોય તો તે વખતે છે તો આપડે પરિણામ બદલાય એના માટે આપડે શું આત્મા પણ વધારવું જોઈએ કે આપણા માટે ઉપાય આપણે જ્ઞાન બળ કે આત્મા બળે કયો ઉપાય સમસ્યા નવું માન વાંધી જ આવશે પેલા પછી આ તેર ને વધારવું કેવી રીતે દેહ ની લાલ તો દેશ ની લાગતા ને એના અભાવ થઈ શું તો એ આત્મવિર્ય શું છે ભૌતિક સુખ નો અભાવ થાય એ તો આત્મવિર્ય આત્મવિર્ય ખરાબ થઈ જાય કારણ છે ભૌતિક સુખ નો રાત્યો શું કહ્યું એનો રાત્યો છે જ ભૌતિક સુખ નો પછી આત્મવિર્ય ખરાબ થઈ ગયો નહી તો પછી જ્ઞાની કુલ ની પાસે જવું એટલે તમે સંપૂર્ણ આત્મવિર્યવાન બનાવી શકે જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગવે એમને ત્યાગય ના હોય ને અત્યાગ ના થાય ઉદય કરના હતી કેવા હોય ઉદય કરના હતી ત્યાં નાની એ નથી થાય ત્યાગ એમને પોતે લખ્યું જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહી જ્ઞાન થયું તે વ્ય ભય ત્યાગા ત્યાગ ના જ હોય પણ ના હોય ના હોય ના હોય તે ઉઠાઈ જાય લોકો ત્યાં ઉઠાવે ખોટાપણું હોય તો ત્યાગ કરે ચિંતિત માત્ર છે ત્યાગ જ્ઞાની પદ ભરાય નહીં સતત ક્રમિક માર્ગ માં જ્ઞાની પદ કેવું પડે છે એ માર્ગદંડ મૂળ માર્ગદંડ જ્ઞાની પક્ષ કેવું પડે છે ખરા સંપૂર્ણ જ્ઞાની પણ એ જેના ત્યાગા ત્યાગ ના સંભવેદ રાત રાખી ત્યારે કરવાનું એવી આશ્ચર્યની પ્રતિમા કહેવાય આશ્ચર્યની પ્રતિમા આ કાળમાં મોટું આશ્ચર્ય અને જ્ઞાન દર્શન ચારિત્ર જગત માં હોઈ શકે નહી જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે એ સતન થી વિચેલા છે સ્વતંત્ર હિત ભાવન જ્ઞાન દર્શન દારિત્ર તમત ભગવાન પરિણામ બદલાતો નથી કઈ થાય એ તપ ને ભગવાને તપ કર્યું પરિણામ ના બદલાય થાય છે દેખાતા કોને હમણાં તપ એ તપસ ભગવાને નથી કરવામાં એ તપાસ સંસાર હેતુ છે શું કે સંસાર હેતુ એટલે પુણ્ય ફળ આપે પુણ્ય ફળ આપે જ્ઞાન ને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાન ને એવું બધી વાત જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાન માં તપ નથી તપ માં જ્ઞાન નથી બીજું કયું શબ્દ તપેલો હોય ને જ્ઞાન કેવું હોય જ્ઞાન પ્રકાશમાં જ હોય તો તમે પૂછવા નું લાગુ કે પૂછ્યો નઈ આ ટકો એક તો તપેલા હોય અને તમે પીડી અગા પણ આઈ ભગવ એક તો તપેરા હવે તો શું લાગે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 આપણે લાભ થતો એટલે કરવો ના લાગતો જવા દેવું જોઈએ મંત્ર આપવાનું હા એ વેપારી આપણને ફળદાયી થતો હોય જવા દેવો ના ફળદાય માણસ વેપારી ના ભાઈ મળી જાય આપણને ગુરુ ગુરુ કો માણસ મળે વેપારી ના હોય એવા ઘણા વેપારી છે આપડે માથા કાળ તો કરવું ના માથા કાયદા થશે અંદાજ આવવાનો થશે ને સંયમ રે નિર સંયમ રે નિરંતર વકીલાત કરવા ને નહીં રાતે સંયમ ની બાદ નહી રાતે ઊંધા સંયમ ઊંઘી ગયા ઉઠ્યા પેલા સૈયમ ભાઈ તો વચ્ચે ભાઈ થઈ એમ જ અમારી જોખમદારી ગયા બાકી સંયમ આ કાર જગ્યા અને જે આ સંયમ કહેવામાં આવે છે એ લૌકિક સંયમ છે કેવા છે લોકિક એટલે લોકમાં કેવાનું સંયમ બને કેન્દ્રિયો નો સંયમ કરવાનો ઇન્દ્રિયો નો ત્યાગ કરવાનો જો ક્રોધ માર્ગ ના લોક નો સંયમ કરવો એનું નામ સંયમ કે આમને સંયમ તમારે વખતે સંયમ ધીમો આ સંયમ ધીમો ને હોવાથી એનો રાગ ઓછો મળે જેટલો સમજે થોડા કે હું શું કમાયો પાંચ ચાર માડે નઈ એક પણ દુઃખ સંસાર નું કોઈ દુઃખે નઈ એનું નામ સંયમ આ વાય કેજો બોલ્યા એમને આપ્યું તમને લાગ્યું એ શું કેવા માંગે આપના ચનાર બિન મારા હૃદય માં સ્થાન પામો એ શું સ્થાન પા આપનું સર અંગીકાર હોજો પછી થાય કે તમે તમે જઈ તૈયાર સાથે બધા જોડે કામ કરતા હવે ઉપદેશ આપવા જાય બીજા સમજી જાય તારા તો વિચાર આવે ને વિષય નો પેલું અંતઃકરણ આખું મન બુદ્ધિ બધું એમાં પરવાઈ રહે પછી થશે આગળ ના ભાવશે ગમતું કેવી રીતે નીકળે તારે ગમતું કેવી રીતે જાય બરોબર બઉ જબરજસ્ત ભાર મૂક્યો છે નિશ્ચય ઉપર નિશ્ચય હોય તો બધું બદલાય જવાબ આપ્યો કર્મીન લઈને તો આપડે બીજું બધું કર્મ ના વિષય બાબત એકલું ફરી શકે છે એ નિશ્ચય હોય તો નાની કૃપા હોય તો ભૂખ લાગી હોય દૂધ પેલા આપે છે પણ અત્યારે દુઃખ પીએ છીએ ભૂખ લાગી છે ભૂખ લાગી છે બરસાદ વાળા માસ નહીં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 અત્યારે ખરું કે આ વસ્તુ સારી છે ખરાબ છે બધું બતાવે છે અંદર એટલે મને તો કોણ છે અંદર વિચાર આવે ને કોની દલાલી આપડી આપડી એટલે બીજો લાલચ વાળા ભગવાન oh, કે <laughs> અને જે જાણે કિતાબ બોલ ને દાનચોર કોની છે અને આ બધું જાણું દાનદ ચોર કોની છે દાનદોરિ છે આ શુદ્ધાત્માની નથી પણ આની તો છે ને નિશ્ચય જુદો પડે છે ને છોકરા નહી જઈએ તો એ બધી વાતો છે ને નહીં ચાહીયે બોધની જે પુસ્તકો જ્ઞાનલય કેકા ઉલટી થાય કે બઢાય તો તે બધા આવા વિચારો ના એક વખત મનમાં વિચાર આવે કે બધા વિચારો આવે તે બધા આવા વિચારો આવે એટલે એટલે થાય તો અંત તરફથી આ ઘર સારું જરા આપડે રસન કેલું તરફ દલીલ બાજી કરે વકીલાસ નિશ્ચય કદાચ નહી એટલે નિશ્ચય નથી બોલતું મળી ગયા માણસ છે બધા જે થાય એ તો કેવું છે એવી કરી કઈ ઉતનો જોખમ આવી જે ભાઈ એ તો ધુવા દેવી નતી છે જૈન બાધી નતી છે તો રેગ્યુલર લાગે તો બસથી ફરી સાયકલ ઇસે પડી એટલે પિરોટે છે કેવાં છે ને જે ભાઈ આમ અમે ઉગાડું નઈ કે આવું પણ આપડે તારે આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધિત આવા વિચારો આવે છે ને બધી એવું થાય હવે કેમ આવે છે વિચાર આપડી સહી નથી આ જેવાના અગર મારું કરું એમ કઈ દી શું તું કહીએ તો આપડે એના માલિક બધા હલડે છે પછી મૂકી દેશે પેટીમાં પછી પાસે પેટી મલાવી મૂકી ને બાળકા દેખાડશે બંને આપડે શું લેવા આપણને ખબર પડે છે ખબર પડે એમના બધા ને ખબર ના બધું વાતના છે જ કેવું તમે આવે છે એમ આપડે શું લેવા ભૂલ કઈ થાય છે ના એ આપણને ખબર પડે એ આપણે જોવા જવું ને જે કામ જવું ત્યાં ફેરવાના ફેરવવાનું ફેરવીયે તો છે એ બાજુ જવું જ નથી પણ અત્યારે અંતરણ બધું ચાલ્યા કરે છે સંજોગો એવા હોય તો આવા વિચાર ફૂટે છે આવા સંજોગો એવા હોય એટલે વિચાર ફૂટે છે ના ઘર ગતિ દાદા આપડે આપડે પાંચ છી મહાત્મા શ્રી ચંદીરામ સહાણી ત્યાં નવજીવન વડોદરા સવારે ત્યાગ ના ફળ ત્યાગ હોય ના ફળ बुद्धि ने, ने, ने खराश करने के वाचन करू पी एम क्यों के આગળ અસહજ થઈ ના કામ થાય છે બુદ્ધિ ખલાસ થયા પછી એટલે સહજ વાણી થાય તમારી બુદ્ધિ બિલકુલ ખલાસ થઈ ગઈ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 આપતો સંજય મારો ના કરે છતાં એ કોલ ભેગા થાય તો કનૈયા ભાઈ શું કે પેલું હોય તો આપી જજો એમ કે પેલો શું કે શું આપી દો છો તો આપડે કહીએ તમને પાંચસો લઈ ગયા ते मार्स था ते भो ते मार्स नहीं तो आखिर रात चलाई चलाई कर बुद्धि कसर करे जो आखिर रात बुद्धि कसत करे नही हाँ बुद्धि ओकी थोड़ा रस्त કરેલો તે રસ્તો અને આપને કહું કે આ દુનિયા માં આવા માણસો આખા હિન્દુસ્તાન છે ને તેમાં આવા માણસો બહુ બસો નીકળે બધા કારણ કે ના પ્રસંગ આપણને થયો છે પાંચસો થી છૂટી જતો હોય તો બઉ સારા સારું છે આ પ્રસંગ છૂટી જવા માટે એટલે પાંચસો આપી દે ને એ તો આપડે પ્રસંગ ફરી ભાજે એ આપડી પાસે આવે નહિ આપડે એની એટલે મોટા મોટો ફાયદો થયો આપડે લાખો રૂપિયા પાંચસો લીધા ફાયદો નથી આવું બોલે હોય છે દાખલો બનેલો તે મારી જાતે મને દર લાભ થઈ ગયો સર પેલું તો આશીર્ આપેલા તેનો ગુણ ક્યાં ગયો ઉપકાર ક્યાં ગયો બધું તેને બધા આપડે શરમથી બોલજે નઈ આપડે શરમથી બોલીએ દુઃખ થશે મે આપ્યા ઓડું હિંમત ભગવાન ને ચેતરા ની હિંમત કરી દબત્કાર કરવા છે મે તમને નાસ્તો કરાવ્યો મુરખ બન્યો ખરો સાચી ખુશી થઈ મૂર્ખ બન્યો કે હમણાં છૂટું ઊંચા આવે તેની પાસે લીધા ને તો મને પાંચ લાખ ના નુકસાન ઉતાર હતી એનું ઓળખાણ થયું માટે એના કરતા મને બઉ ખુદ થયું લાભ થયો અત્યારે આવું છે અને સારો માણસ નઈ ચારો માણસ પાનસે આકારો ઉપકાર નહીં જોયા ઉપકારો બધી જાતના લોકો છે તિરકાર દ્વારા અમુક માણસો હોય તેને લઈને જગત બધું ભગવાય છે પણ બુદ્ધિ બુદ્ધિ બંધ ઉપાય અને એની પર બુદ્ધિ ચલાવો તો રાત્રી રાત કેટલા જાડા સુધી ચાલ્યા કરે કેટલા દિવસ સુધી ચલાવે એટલે બુદ્ધિ કસરત કરીને કટરત નો સ્કોપ જ ના આપી હતી